સંચાલન બીજું વચના કરો તો સમજવાનો પ્રયત્ન તો એટલો છે માટે ઉપકારક થાય એમ કરો એમ એ માણસ ભૂલી ગયો સ્વાર્થ નું કર્ નું માણસ એવું પ્રાણી છે સ્વામી કે કોઈ એવું નહીં કરે તો કરો કર ધર્મ તો કરે એમ ન કરવાનું કૃતિ ન થાય સ્વાર્થ પછી આ જગ્યા પછી અવાજ ઘાટ બહુ થતા અને આ દેખાય જગત દેખાય એની ઉપર એનો મેળ કરવો જોઈએ એપડા બેઠતું એમાં ભૂત ન જે વૈદિક પદ્ધતિ અને વ્યાસે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે લગભગ ન હોય આધુનિક જે લખે ને એ વ્યાસ સિદ્ધાંત પ્રમાણે હોય નહી હવે વ્યાસ સિદ્ધાંતો આપણે અભ્યાસ કર્યો નથી એટલે નક્કી કર્યા નથી એટલે આ અંભુક ન દેખાય જેને અભ્યાસ કર્યો હોય એના એટલે નિદાન વ્યાસ ના મૂળ સિદ્ધાંતો આજે તો આ ગીતા ઉપર કેટલી ટીકાઓ થઈ છે તત્વજ્ઞાન નો વિચાર આવે મૂળ તત્વ ની ચર્ચા આવે ત્યાં પોતાના વિચારો મૂકી દીધા ભૂલ એની ખબર ન હોય આટલે હવે સામાન્ય ભયા દેહ પડી જાય એવા દેશ લોકો આવે ને ત્યાં તરત સ્થિર થઈ જાય મને સરવાણી કર ये भाव थी ये ये, उपर, उपर मुकी जा ये क्या मुकी छे ने, नो कोई तो प्रस्थान त्रय कहवाय एक ब्रह्म सूत्र ये गीता संकुल ત્રણ સંકુલો એક અર્થમાં ભેવા થાય એને પ્રસ્થાન ધર્મ કેવાય બાકી વૈદિક નો કહેવાય વૈદિક નો સમજો ને આ રીતે નક્કી કરેલો અના દવાખો એ વૈદિક કહેવાય એ નહી હો પ્રસ્થાન પ્રસ્થાન થઈ જાય એકમત માં પરંપરા દાય ભાગી કેવાય જેમ તમારે વારસદાર કહેવાય દાય કેવાય એટલે એ અર્થ છે ને એને સમાજ ન સમજી શકે એટલે એ પછી ચાલુ જતું હોય હું બોલું મતલબ તમે આ કો એક ઋતિ એવી હું બોલતો તમે નાખો હા ભાઈ નાખો ના ઠીક હા હું બોલજો કે પ્રસ્થાન સંકુલ બને છે એ પ્રમાણે જે વાત હોય પણ એનું તારું તું વિચારે એવું જોઈ શકે આપડે ત્યાં હવે એ નક્કી કરવું એનો અભ્યાસ કરવો નથી હું એનું નામ કોઈ પણ એમ કરતું હશે તો અમારું બધું કેવી છે તમે વિશ્વાસ થાય સ્વામી એટલું એટલું પ્રિલિમિનરી પ્રાથમિક નથી કે અમારી વાત ની જો ઉપાય નથી કરી અમારી પણ કઈક આગળ સમજણ જોઈ ક્ષત્રિય છે ઈચ્છા જાણે એવા થોડા સમજવાની ઈચ્છા ન જાણે કઈ ન હોય અને સભામાં તમારે નિર્ણય કર્યો હોય મંદિર ના જ કામ નો ના માથાભર દૂર કરી જાય ને એનો નિર્ણય હતો વર્લભ ભાઈ જે ત્યાં તમને મળ્યો એમ હું કમ્ત હે ભગવાન હે ભગવાન તમારો વારો શ્રી સ્વામી નારાયણ આય નમો નમ શ્રી હરિ કૃષ્ણ નમો નમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ અને સાંખ્ય વાળાનો એનો મત છે આત્મા એને જાણે ત્યારે મુક્ત થાય અને એ બે પ્રકારના જે મત છે એને પોત પોતાના મત જે દૂષણ છે એના નિવારણ અર્થે પણ ચોવીસ તત્વ નો દેહ કહ્યો માટે એ દેહ વિશે તુલ્ય ભાવ આવી જાય જે સ્થુલ વિરાટ તે તુલ્ય છે તથા સુક્ષ્મ ને સૂત્રાત્મા એ તુલ્ય છે અને કારણ ને અવ્યાકૃત આપણે પંચમા ભૂત ના માનવી છે એના ધ્યેય ગણવા મારે અને ભાવી ગયો એમ કેવા માટે તમારો તથા જાગ્રત ને સ્થિતિ અવસ્થા તે તુલ્ય છે તથા સ્વપ્ન ને ઉત્પત્તિ અવસ્થા છે તથા સુચુક્તિ ને અવસ્થા તે તુલ્ય છે મોટા પાસેથી યુક્તિ શીખવી શીખવી જે ઈશ્વર ના દેહ માં જે પંચ છે તે તેની મહાભૂત એવી સંજ્ઞા છે અને જીવના દેહ માં સર્વજ્ઞ છે એવી રીતે યુક્તિ શીખીને જીવ ઈશ્વર ને વિશે જાણી શકતો હોય આટલા માં જ આપડે કલ્પક નથી નજર આગળ કાઢ દેખાય બોલી શીખીએ અને આ જે ઈશ્વરો છે બધી સત્તા એની પાસે આની કઈ નથી બોલો જો ના શીખ્યો હોય અને કોઈ પ્રતિવાદી પ્રશ્ન પૂછે તો તેનો ઉત્તર ના આવે જેવી રીતની યુક્તિ શીખવી અને એવી રીતના જે વચન તેને સાંભળવા અને સાંખ્ય વાળા એ દૂષણ છે ચોવીસ તત્વ કયા છે તે પચવીશ માં પરમાત્મા છે મીઠ્યા કહ્યા છે અને પરમાત્મા પરમાત્મા પામે છે એમ યુક્તિ શીખવી છે આમાં એમ કે છે કે તત્વ કહેવા સદાત્મક છે આ જે પંચ ભૂત છે તે આ તત્વો છે એ જો જીવ ના હોય તો એ છે નહીં જીભ હોય તો આવડા છે જો આપડે આંખ તો મજા નઈ પણ આવડો નીકળી જાય હોય પણ જોવે કઈ ક્રિયા કરી શકાય આ દેહે કઈ કરી શકાય મૂલો અંદર બેઠો છે એટલે આ બધા સજીવ દેખાય છે એ ખસુ એટલે નીર એટલે આ ચોવીસ તત્વો દુનિયા ને એ ગણવામાં જયારે આપણે વિચાર કરીએ તો જીવ અંદર હોય તો જ ગણાય જો જીવ ના હોય તો આવડ નથી માટે આવ્યો એમ જાડી જાડી વાત છે ઈશ્વર ની પ્રેરી છે એટલે ચોવીસ તત્વો થી પચવીસમો આવે ને એને જીવ કેવા જાય તો એ જીવ ભગવાન પચીસ ભગવાન જ છે ગણતા જ નથી આની બેળા આવી ગયા યોગ વાળા જીવ ને ઈશ્વર ને અલગ રહ્યા હવે અલગ કહેવામાં હેતુ બધા અસ્તિત્વ જાળવવું છે ને પંચભૂત કામ ન કરે ઇન્દ્રિય કરે પણ ઓછે અંદર ઈશ્વર નું એવું છે પછી ચોવીસ તત્વ પચીસ માં ઈશ્વર અને છવ્વીસ માં ભગવાન ભગવાન બધાય મારી જીવ કઈ ક્રિયા કરે છે પણ ઓ અંદર છવ્વીસ નું બેઠો છે એને લઈને જો છવ્વીસ માં ન હોય તો જીવ ઈશ્વર પણ કઈ કામ કરવા સમર્થ નથી વાસુદેવે પ્રવેશ ન કર્યો બ્રહ્માંડ ના નેતાઓ કઈ કામ કરવા ન વાસુદેવ વસી ને રહેલો દેવ બધા માં ઈવડ ઉભો થાય તો જીવ ને કામ કરે બ્રહ્મા વિષ્ણુ માહે વાસુદેના પ્રવેશથી કામ કરે છે એ સ્વતંત્ર અસ્તિત્વ કોઈ ધરાવતા નથી જીવ પ્રાણી માત્ર આપણે આ બધું કામ કરીએ છીએ એમાં ડાયામાં ડાયો ગમે હોય સમજીવો હોય વિદ્વાનો હોય સત્તાધારી હોય પણ અંતરિયામીની મદદ વિના કોઈ કામ કરી શકે નથી મારી મરજી વિનારે કોઈ થી સમર્પ છે પણ ગણવાની હિત છે એ ગણવામાં આમ ગણેશ બોલ્યો આમ ગણેશ એમ કે આપણે વચીલા માણસો અત્યારના એ એને ખોટા કેવાનો તમારો અધિકાર બીજાની નોખી નોખી દ્રષ્ટિથી છે પણ તમે આખી વસ્તુ એને બગાડી નાખો અમારી ક્યાંથી એક કૈસે ખાતી આંભેલા જેવો અને એક કૈસે થાંભલા જેવો આથી છે ખોટું નથી પણ એની દ્રષ્ટિ ક્યાં છે એટલે એમ કહ્યું આની દ્રષ્ટિ સાંખ ને યોગ સાંખની એની ગણતરી આખી જુદા ભાગ માં એની દ્રષ્ટિ એને પચીસ માં ઈશ્વર કયા વાળા ની બીજી દ્રષ્ટિ એટલે એને છવ્વીસ માં આવ્યા એની ગણતરીમાં એમ જવું જોઈએ પછી જયારે સાંજ ખોટો યોગ ખોટો એ કહેવાનો અધિકાર આપણો નથી કારણ કે એને એની દ્રષ્ટિ એની ગણતરી આપણે એ દ્રષ્ટિ માં હોય અને એ ચોવીસ તત્વ કયા જીવ વિના હોય નહિ માટે એ તત્વ ભેરાજ જીવ ઈશ્વર છે અને તે જીવીશ્વર પરમાત્મા ને પામે છે જે પૂર્વે થઈ ગયા આજના માણસો ગણના કરતા હોય હવે એ તો બિચારા માયા માં છે તો એ નથી પડે એમ ગણના કર્યા કરે એની ઉપર આપડે સિદ્ધાંત ન મળી અને આ જે આચાર્ય પૂર્વે આચાર્યો જેવા નહી આચાર્યો છે એની ગણતરી આવા ભાગ થી આ ગઈ આની આ ભાગ થી ગઈ પણ બંને હાથાથી રીતિ જોઈએ પાંચ ને ચાર પાંચ ને ચાર નવ કયું એક ચાર ને પાંચ આ યુક્તિ ના શીખી હોય અને કોઈ પ્રતિપક્ષી પ્રશ્ન પૂછે તો સંશય થાય જે તત્વ તો મિથ્યા ત્યારે પરમાત્મા ને અર્થે બ્રહ્મચર્યાદિક ધર્મ કયા છે તથા શ્રવણ મન સાધન કયા છે તે શાને અર્થે છે માટે તત્વ ના જેવ સાધનો કરે જે યુક્તિ મોટા સંઘ તકી સંખ્ય વાળા ને શીખવી અને યોગ વાળા જે છે તે પ્રત્યક્ષ મૂર્તિ એવા જે મત્સ્ય કચ્છ વરામન રામકૃષ્ણ ભગવાન ના આવતા તેને ધ્યાને કરીને મોક્ષ થાય એવી નું ગ્રહણ કરે છે અને સ્વરૂપ તેને અનુભવે કરીને યથાર્થ જાણે ત્યારે મોક્ષ એવી યુક્તિ ગ્રહણ કરે છે અધિકાર ભરતું હોય ને આ સૌ સમ ઉપનિષદ માં આવે છે ગુરુ યશિષને પૂછ્યું તો યોગ અન્યત્ર મૂવ મન બીજે હાથ્યો નથી અને યોગ જે છે તે પ્રત્યક્ષ મૂર્તિ એવા જે મથ વરામન રામ કૃષ્ણ ભગવાન અવતાર તેને ધ્યાને કરીને મોક્ષ થાય એવી ગ્રહણ કરે છે અને જે વાળા છે ભગવાન નું સ્વરૂપ દેખાયું એ કેમ માને ભગવાન કેવા છે તો એ તો વાંચો નિવર્તન છે મન વાણી ત્યાં પહોંચી શકતા નથી અને યોગે એમ કીધું કે ભગવાન અવતાર ધારણ કરીને આવે છે એના ધ્યાને કરી ને મોક્ષ થાય છે યુક્તિ જાણે બે સાચા છે માઈ કાકારો છે એનાથી ભિન્નતા બતાવવા માટે યતો વાતો નિવર્તન અને એ જ ભગવાન અવતાર ધારણ કરીને આવે એના ધ્યાને કરીને મોક્ષ થાય રામકૃષ્ણ વિલક્ષણ છે એના ધ્યાને કરીક્ષ થાય ભગવાન મસ્ક છે એટલે એ આગળના વચના વચના આવ્યું ને એ જે મચક દેખાય છે ભગવાન ના તમામ અવતારો વિશે પર તો સમજવાનો મને ખેતી તો એ લાવવી પડે ખેતી તો પ્રભાવી લાવવી પડે ખેતી લાવી પછી આપડે બધા ભક્તો કેમ વાત કરતા છે કોઈ જ મારી અકલ નો આલય સામાન્ય આપડે બધું ગોઠવી લઈએ એવું આ વચન આ વડ ના થયું ઓરાબ એવો ને અને એ બે મત છે તે સારા છે અને ખોટો છે એનું યથાર્થ આચરણ કરે એટલે જે ભાવ ભી ઓલા પાને છે એ ભાવ ભી જો બરાબર આચરણ કરે તો કઈ સારા છે અને એ જે મત છે તેમાં સાધન સરખા થયા છે પણ ઉપાસના જે રીત નથી ઘણી પૃથક છે એવી રીતે ઉપાસના ની રીત રીત નોખી દ્રષ્ટિ નોખી પડી આ ભગવાન ને જોવે આ રૂપે જોવે જોવે છે ભગવાન ને પણ જોવાનો દ્રષ્ટિકોણ મુક્તાનંદ સ્વામી આદિ પરમા લઈને કિર્તન ગાવા લાગ્યા તે પછી હરિશ્રીજી મહારાજ બોલ્યા છે હવે કીર્તન રાખો અને સાંખ ને યોગ આવડા બધા બેઠા હોય ને આવડા નું કેમ પાથરું પડશે એમ કેવું જોયું ને એમ સમય માં જોયું કઈ ભગવાન નથી જાણતા બેઠા છે સાચી વાસ્તુ વસ્તુ હોય અમે વિચાર્યો છે તે કહીએ તે સાંભળો જે યોગવાળો છે તેને આત્યંતિક પ્રલય ને વિશે જે અક્ષરધામમાં જે તેજો એવી દિવ્યા ભગવાન મૂર્તિ રહી છે તે ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી ઓરા પ્રકૃતિ પુરુષ રૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી ઓર પ્રકૃતિ પુરુષ ના કાર્ય છે વિરાટ તે ધ્યાન કરવા યોગ્ય છે તેથી ઓળા બ્રહ્મા વિષ્ણુ શિવ તથા પૃથ્વી મસ્ત વાળા ભગવાન ના અવતાર તથા શાલ પ્રતિમાઓ એ સર્વે ધ્યાન કરવા યોગ્ય છે તેને એ આકાર માત્ર નું નિરાકરણ કરી નાખ્યું અને એમ જણું જે સર્વ ના વિચાર નો જે જીવ છે તે જેવો શુદ્ધ કોઈ નથી માટે જીવ ધ્યાન કરવું એ ઠીક છે दिव्य रूप है सत्य छे ध्यय से दृढ़ श्रुति सर्वम कलविदम ब्रह्म नेहनचन तथा इदमी विश्व भगवान जे मार्ग छे। अने विशे प्रत्यक्ष मूर्ति भगवान नलम्बन जेव होने निर्विघ्न तक मोक्ष ने पाने से पान मार्ग म मा एक दोष बोलो જેવતી પર જે પુરુષો ભગવાન સમજાય તો મોટો દોષ આવે સાગવાન અત્યુ છે નિરંશ છે નિર્વિકાર છે અક્ષર છે અને અખંડ છે તેના વિશે ભાવ આવે છે ને અંશ અંશી ભાવ આવે છે અને એ સર્વ થી અનિરુદ્ધ રૂપે થાય છે તથા રામકૃષ્ણ રામકૃષ્ણ અવતાર નું ગ્રહણ કરે છે જે મારું છે ભાવ લાવી ઉકડાવો કરે અનુસાર છે પણ એનું જે પાત્ર જેમ દોડાવવું તેમ લંબી આદુ આવે નહી ચોટ કિલ્લો આડો ન આવે પાણી નો આવે મેદાન માં દોડાવવું હોય કોઈ શબ્દ નડે એવો હોય કોઈ વ્યાખ્યાન હોય ભગવાન કહેવાય કે મોટા પુરુષ સંપીતા હોય તો એ પણ માણસો નથી સમજતા ભગવાન કહેવાય ધ્યાન કર્યું ધ્યાન કરવા લાગતા ભાવ બદલાવ ધ્યાન મંદિર માં જાવ ધ્યાન કરો ધ્યાન કર તમે માનો આજે સારામાં સારો અનુકૂળ બનાવવો છો ભગવાન બનાવો બરાબર પણ આપણા હૃદયમાં કવો ધરાણું હોય ને ધ્યાન રે અનુભત ભગવાન ગમે ભગવાન નથી કઈ થયું નથી તમે એના સંકલ્પ કર્યાવણી કરી ભાવ દુષ્ટ થતો નથી ભગવાન નો કરે એમ રાતો રાખો એમાં વાંધો નથી કઈ વાળા હોય તે ગ્રહણ કરવામાં આવે છે તે સર્વ મિથ્યા છે અને અનુભવે કરીને જે ગ્રહણ કરવામાં આવે છે તે સત્ય છે એવી રીતે આકાર માત્રને ને મીઠ્યા કરે છે અને તે પેલા જીવના કલ્યાણ થયા ભગવાન એવા જે વાસુદેવ તેનું ગ્રહણ કરે છે એવો એ મોટો દસ છે એ મારા મારી માં ઉતર અને શબ્દ ની કઈ એનો લક્ષ્ય ન હોય આ ભગવાન આ લક્ષ્ય માં આવી જાય એવું કઈ એને આવડે આમ કે આપણે આમ કેવું અનુભવ એકબીજાને હર્ચિત વાત છે આ સાંખ્ય વાળાની વાત આવી જાય અંતે હાથવું થઈએ યોગ હોય આ આ આ આ આપડે માનવાનું રહે ને અવલંબન ને માટે થાય નવાજ પકડી શકે એમ નથી અખંડ છે ભગવાન અને પછી આ જે ઇન્દ્રિયો અંતર કારણ કે જે વસ્તુ બ્રહ્માંડ ની એ તો બધી માયા થી કરે પણ એ માયાત્રો આ જીવો ગયા બધા બ્રહ્માડ નું તો હરું હરું કાળુ વિના દિવસો આ માયા પાત્રો છે એમાં ભગવાન બધા બેઠા ચાવી દો એમાં નાના મોટા ઐશ્વર્યો એની કળાવો શક્તિઓ બધા આપડે આ મનુષ્ય હવે આમાં સાધુવા ઉઠી રસોઈ કરવા જાય તો એકદમ કરવા જાય તમને કઈ કરે તમે કામ કરતા નથી વાત એ ધ્યાન કોઈ કારીગરી ની હોય એ આપડે પરસોત્તમ બેઠા એના દઈ કામ વાંધો ન હોય સાંખ્ય વિચાર નું ગ્રહણ કરીને પ્રગતિ કરીને પોતાના આત્મા ને સર્વક શુદ્ધ ભ્રમરૂપ માની પછી જીવના કલ્યાણ ને પ્રગટ થયા ભગવાન તેના રૂપ ને સત્ય જાણી ગ્રહણ કરીને પ્રકૃતિ પુરુષ થકી જે ઉભજ તેની મીઠા કરી ને પોતાના આત્મા ને સર્વથી પૃથક શ્રમ માણી પોતાના આત્મા ને અને પછી જીવના કલ્યાણ ને અર્થે પ્રગટ થયા છે ભગવાન તેના રૂપ ને જાણીને એને સત્ય જાણીને આ માલિક છે આ નાશવન છે ભગવાન જેવી રીતે બે પ્રકાર ના જે વિચાર છે તે કોઈ તો અમારા જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે શ્રી કૃષ્ણ ભગવાન ના બાણ લાયું ને મરી જાય ને જન્મ કર્મ્યમ એવમ જો મને પામે પણ સત્વજી સમજ્યો હોય તો એમનો સમજ્યો હોય મૂકવા જાણે પડશે ઉભો હોય એટલે શબ્દો એવા ભૂકેલા છે કે ભણે સાંભળે પણ આવડે નહીં આવડે બધાની ભાષા વિદ્વાન આપણે ભુ નીકળવાનું હોય પણ અધોગતિ કોંડા બજે સબમદરી કે એકદમ બરાબર વાતો નહી અખા સપ્તાહમાં ના છે 2.4 જન દે માલ બતાની હી મેળા બજે ના ના કોઈ જોતો ને સખા બજે લે સુખા બજે સંખા બજે નહી નહી દે લેંગાન તો કરવો જ કોઈલા કરી એમાં આવી જે ડબબિ બચ્ચી તો પ્રબોજીજી તો તુરી કેરી ઘરે ગઈ વાંઢન એના વિશે આ શક્તિ પામી આપણે એવા પુરુષ નું સમાગમ ન કરવો તો કોઈ એનો તમારે કરવો એટલે શિક્ષા મિત્ર બરાબર આવ્યું છે ને ખરેખર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 કરમાતો દેવો બરાબર કજોં દે કે ઓઢડવાઈ બરાબર આતારી મારા ઘરે લટડવા જાવ આમાં પાછા વળ પાછા વળું જઈ સામા બધું સુટડા બધી આવી કે ને પાછો કે બીજો બીજો દેખાને અમે કહી કે ભોં નથી હે ને અમને ડરાવતા આ બધું રહે ગઈ છે તેડીયાની લીટી જાણીને હું સમજાવ મતલબ ભાઈ આમ કે હા અંજે નહીં ભાઈ તો જો બરાડા કરી તમારું કોઈ ને ખબર પડતી વાત થઈ જ છે ને એવું થશે એમાં ડેમોક્રેસી આવી ગઈ ડેમોક્રેસી લોકશાહી આવી ગઈ લોકશાહી તો ભૂંડા માં છે ને તો છે તમ બહુમતી એ તો મૂળા હોય ને કોઈ બહુમતી આખી દુનિયામાં તમે ભરોડા એમાં મારું થઈ નહીં આ ચાલુ વર્ષ જ્યાં વર્તન ની આશ્રમ થઈ હું કોઈ જાતવાનું નહીં કારણ કે જે ચૂંટાઈ આવશે પાપ જ કરવાનો એ પાપ માં મારો લોકશાહી મત હોય ને જગત માં એટલે ધર્મ ને આપણે બધા જ દેવા મળી અને તીરમ બાજી કરી પૈસા નું પ્રધાન પણ અમારે જાયો હતો ને ઉપદેશ કેવો સંખે કરીને માર્ગ હતો ખોટો નથી પણ એને યોગ નો માર્ગ ના આશ્રમ કર ભગવાન ઉપદેશ તમામ ભક્તિ લે પર મદ ભક્તિ અપેક્ષા છે આવે કાજે નિવા આવેગા પરત કે જોડાણ ન હોય તો નકામું અનિચ્છા મને આવો જો ગુગલ સતો બોલે કે રણ કરી દે જો કો આ ઇન્ટરનેટ કોપર સકાતો કરી એટલે લે લે પતરવાલે માટે આવવા જેવું કામ કરો સાહેબ એક વખત ભરોર સતો ગળણ કરી કે આینده જો હો શકના કે કોપકરે પેલા આવ્યો <región> તમારી પાડે કોઈ દુકાન પદાર્થ તમે માગી કાંડ પડી અને છોકરો આવ્યો લેવા આવ્યો તમારા છોકરા ને દઈ ને તમે દેખો તમને દુઃખ થાય મારે છોકરો એમ સાંજ વિચાર છે એક ભગવાન શિવા કોઈ પણ વસ્તુ મારી નથી નક્કી કરાવી પછી કો વસ્તુ મળે અથવા વહી જાય મારી નથી એટલે અરક્ષો ઉડી ગયા સાંજ અરક્ષો ઉડાડે છે આ ચોવીસ તત્વો માંથી બનેલી મારે એને સંબંધ નથી મારો આ દેહ છે એટલે ઉપયોગ કરી શકું પણ મારી નથી આ સંખ્ય મારી નથી જોડાવું રોજ કોઈ છૂટી મહિનામાં છે ને પછી ભગવાન માં જોડાવવા લખતેમ અહીંયા જે આપડે આ ભક્તિ ગોઠવી લીધી છે રાજી રાખવા ગોઠવી દે છે આમાં નાનું છોકરું હોય ત્યાં લગી બાપા ને એમાં ભરતી નથી આમાં કથામાં વાતચીત કરવા માટે તમે કરતા ભગવાન ની ભક્તિ કરવી ભક્તિ થાય ભક્તિ આવે ત્યારે પર વસ્તુ નો ભેગો થાય તો અવર વસ્તુ નો ભેગો થાય પર નો નો થાય ભાઈ મદ ભક્તિ પરમ પરમાત્મા સાધુ નહીં લાગુ પડશે આપણને કઈ શકાય આત્મા રામ નિર્ગ્રંથ અભિક્રમે ગુરવંતિમ ભૂતમ્ ભૂત ગુણો હરી ભાવ ને પામી ગયેલા મુનિઓ ગ્રંથિ મુનિઓ કરી લેજ એના ગુણ બરાબર સાંજ વિચારે કરીને આત્મા ને જેને પકડ્યો એમાં આરામ છે સાંજ વિચારે છોડાવી દે કેવળ આત્મા આરામ આવે છે આત્મા રામા કે મુનૈયા મુનિયોગ કયા પછી મુનિયો એટલે પછી ઓલિયા છૂટ્યા પછી એને કોણ અંદરે મુની છે મૌન કોઈ પ્રકૃતિ સંબંધે માયા સંબંધે એ વાણી બોલી શકતા નથી જયારે આત્મા રામ છે ઓલીમાં મુનિ થઈ જાય એ કોઈ વસ્તુને ક્યાંય હાનિ વૃદ્ધિ માં યાદ કરતો નથી આત્મા રામાષ્ટ મુનાયો અને નિર આપણે આ સુર જઈમા રામ થઈ જાય નથી ગ્રંથિયો લઈ ને હું છે માલી વાહ ગ્રંથિયો છે અમારું ઘર અમારું છોકરું અમારી મેલા અમારું ફલાણું કેટલી ગાંઠું લઈને હું અમારું ઘર અમારું છોકરું અમારી અમારું ફલાણું કેટલી અને આત્મા રામાન્યો એ નિ નથી આલો આત્મા રામાસ મનગ્રંથા ગુરુક્રમે ગુરુ છેવટ પછી ગુરુક્રમ એટલે ભગવાન એમાં જે આરામ કરે છે પછી હું એ આનાથી છૂટી આત્મા માં આરામ કરતો કરતો ભગવાન ની ભક્તિ કરે કેવી ભક્તિ કરે તો આ હોય આપણે સેવા કરીએ ને એ છે ને વિચાર કરી લો થોડું થોડું હેતુ એમ કેવું હેતુ વિના નું કોઈ કરતું નથી ભગવાન રાજી કરવાનું હોય હોય પણ એટલા દોડે ઊંડે હું પડ્યું છે કામ ન હોય એમ માનો ભક્તિ ભગવાનો એવી ભક્તિ કેમ થાય કારણ વિના ઘ જોતું નથી હેતુ વિના નું થાય છે આ જગત માં કોઈ પણ પદાર્થ એવું નથી કે હેતુ વિના ચોંટે એક જ આવ્યો પદાર્થ છે ભગવાન એમાં એવા કલ્યાણકારી ગુણો સુખ સમૃદ્ધિ વસીને ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત આખ્યાનિતો નિર્ગુણ ભાવ એટલે જેમ ચિત એવો હું ભાગત નું આખ્યાન મોટું આખ્યાન છે ભગવાન ને દિવ્ય લીલા ચરિત્ર થી ગ્રહિત બની ભૂલ માયા ના ત્રણેય ગુણ ના ભાવ છે એટલે ભગવાન ભાઈ સ્થિતિ નારી ભૂલ ને ભણ નિષ્ઠી અવસ્થા ને પહોંચી ગયો એટલે ત્રણ ગુણ નો સંબંધો છે જ નહીષ્ઠોથી એટલે ત્રણ ગુણ ભાવ તો નહી ત્રણ ગુણ થી તુ છે માલી પરિનિશ્ચિત ગરીબ ન હોય પરિનિશ્ચિત નો કહેવાય નવી ગુણ ને ઉત્તમ શ્લોક લી ગ્રહિત ચેતા આવો થઈ ગયો હોય ત્રણ ગુણ કોઈ પણ વાત એની પાસે ગમતી નથી ખુબ જ આત્મા રામ બની ગયો કોઈ ભગવાનની લીલા ની જ વાત આવે ને એમાં એવો ગુણ ભગવાનની લીલા છે આ કથા વાર્તા કરો એ નહીં આ કથા વાર્તા નાટક છે આ નાટક માં બહુ મજા કરે પારણપુર નાટકુર એમાં એક કરો બરાબર જઈને ઉત્તમ શ્લોક લઈ લયા રહી ત્યાં ભગવાન ની લીઆ જ એવી છે લીલા જ એવી જગ્યા અને ખેંચ્યા બોલ્યો ક્યાંય એનાચિત ને પકડી લીધો આવો હતો એનાઓ જે ત્રિગુણ થી થઈ ગયો શુભ આત્મા રૂપ હતો ન ચોંટે તો ઈશ્વર ની લીલા દેખાડી ને આપડે બધા કથા વાર્તા આત્મારામ થી કર્યું છે ને આ શું કઈક ભાગવત કરિનામા યોગ માં જોડા એમ કે ભગવાન સાધુ કેવા જોઈએ એનું ચિત્ત જેવું હોવું જોઈએ બધા વાંચનાર જેવો હોવા જોઈએ બધું આશલો માને એનું જ સ્થિર જોઈએ એનું ચિત્ત દોલું છે બધા ચોખા દઈ જાય ને એવો કૃષ્ણ ગ્રહ ગ્રહિત માનતા ભૂત વેગું હોય છે એ રીતે સાંજે વાળા ને યોગ ની અપેક્ષા છે સાંજે વાળો વિચારે માટે કોઈ પદાર્થ ને વિશે આશ્ચર્ય પામે નહી તથા બંધાય નહીં અને એની પાસે કોઈ આવીને એમ કહે કે આ પદાર્થ તો બહુ રૂડું છે તેને સારું નાશમંત કોનાත් આની સન્યાસ બેઠિયો બોટેરા ગણાને બધાય જેની આસા છોતરીયો દેવા ગવન મુકાઈ સામું ગદાયું ભલે જાય ઈ રહ્યા બજે રમી બેઠા નિયર એક બે બીજા સાદો બેઠા નિયર સામય જુમા તો કરજો રમી તબ એનો કે સામું ગમરું જાય કાર કરી વનન ખારું દરિયો ઘરનું સારું પાણી પદાર્થ હોય એને ભગવાન ને ભક્ત નક્કી કરી રહ્યું એવું હોય એને કાળ ખાઈ જાય આ શું છે અમદાવાદ માં આપણે તમે આવ્યો છો ને આપણે તમને બતાવું છો નહીં તમારી બંધ કરી દેજુ વાતો કરી લેવા ઘણી બોલતો ભગવાન સરના તો ઘણા જોઈ લીધી ભગવાન સરનારસિંહ તો ઘણા જોઈ લીધી હોય છે કઈક કેવું નથી હવે જોવા જાય સાંજે વાળા ને દ્રઢ સમજે અને પોતાના આત્મા જાણે છે તેનો જે સનાતન સિદ્ધાંત છે તે અમે યથાર્થ વિચારી છે અને જે આધુનિક યોગ વાળા ને સંખ્યા વાળા છે અને આધુનિક યોગ વાળા છે સંખ્યા વાળા છે આજના લખનારા હોય સંખ્યા રામકૃષ્ણ અવતાર ના આકાર તે સર્વે ને તુલ્ય પણ જાણે છે અને સાંખ્ય વાળા છે તે નું ખંડન કરે છે અવતાર એ સર્વે નું કરે છે માટે આધુનિક જે સાંખ્ય વાળા અને યોગ વાળા તે દેહ માર્ગ ને મૂકી ને કુમાર્ગે ચાલ્યા છે અને નારકી થાય છે લખે બે પાછા કિંમત કરેલી ભાષા આ તો શાસ્ત્રીય માર્ગ શાસ્ત્રી માર્ગો માં આધુનિક હોય એની આવા ન હોય એ સમજે હોય